અને પૂરું મુશ્કેલ થયું હા એ વાત બની જગ્યા પછી એમ થી ગયા છે ને પૂજા અહીં રહ્યા હાથ ધર એ આવવાના છે દાદા તમે અહિયાં ગુરુપૂર્ણ વખતે છો ત્યારે અહીંયા જવા જ આવે આપડે ગુરુ પૂર્ણિમા વખતે આપણે શું એમની છે હવે ઉપકાર માનો હંડી મને આ પગથિયા દરેક એ પગથિયા પછી લાગશે ગયું અને કહી દે છેલ્લા પગથિયા તમારાીજે મને બઉ લાભ થાય થાય છે એમને એમ કે આપડે હજી આપવાય આપવા પૂછાયમ માટે આવવાના હતા પધરામણી વખત ઉધાણ જેવું નહીં બધું અરે આ ગામ પછી તમે ભાગ રાખો તો મન થાય આપડે આ ભાગ રાખે તમારા માટે બઉ મનમાં ના એ તો દાદા બધા કલ્યાણ માટે જ વાપરે છે હોસ્પિટલો ચલાવે છે આપડે વાંધો નથી એમાં બઉ નહી છે મોસી સમજી નહી હતો ને લાગે છે આવું કેમ કરે કે સુઈ ગયા હોય આપડે રેવી ના ને રાતે સુઈ ગયા હોય આપડે વિવેક થી ના ઉઠાડીએ એમને પણ સારી ગયા શું બધું તમારે પૂછતા શું થાય છે આમાં જ બહુ હતા પુષ્પાબેન શશિકાંત હું બધા આ સ્વામી શિવાર ના મિશન માં જ એને લીધે પછી દાદા મળ્યા દાદા મળ્યા અમે ખોટું નથી કારણ કે અમારી એટલી તૈયારી હતી એટલે દાદા નોલેજ બરાબર આવી ગઈ એને તૈયાર કર્યા કે આ બધું જાણવા અમે એવું માનીયે છે દાદા એ માધે ખોટું નથી ખોટું નથી ચાર વાત નીચે હા નીચે ચાર ને વધારે મોકલે ઓછા મોકલે કરે પણ મોકલે કોઈ નઈ લોકલ એરિયા ના જેવાસીઓ ભગવાન તમારે શું ભગવાન ના આશીર્વાદ છે ભગવાન ને તો શું મોકલે ભગવાન નો આશીર્વાદ છે અમે ભગવાન ની કૃપા માનીએ બીજું શું કેટલા ટકા મોકલવું છે ખબર હતી કેટલા ટકા મોકલે છે મોકલું છું હા તો એ આપણે મોકલીએ તો મોકલી આપણે ના મોકલી તો મોકલવા નામ આવેદા કાઢી લેવા સારા કામ કોઈ આવે છે વાત એક વાત અત્યારે કેટલા ટકા કાઢ પંદર ટકા દસ ટકા લઈ જ મતલબ પણ હરિપરવાળા હવાર કોઈ આવે હરિપરવાળા આવે તો એ જ આવી ગઈ તો કાઢી પણ ધન્યવાદ કે ધનવાદ ના કે બીજું બીજી સરસ રીતે કાઢી સરસ જોડે જોડે મેં જ આઘા પાછળ જારારા-એ? જેવું હોય તો આ લોકો કે છે કણપટાવે પણ એ દાદા ભગવાન છે તમે તારો છે ને લા લાય એમ કે છે કે હું મારી અત્યારે જે બધી છે કે હું ભગવાન સેવા કરું સર્વ કરું તો કે એ બધી પૂરી થશે મોક્ષ એટલે મોક્ષ એટલે મોક્ષ એટલે શું એમ મોક્ષ સંસ્થા હતા એ તો ક્યારે પણ નકી અત્યારેળે પડે છે દુઃખ પ્રાણિકતા નથી એ દુઃખ પોતાલે આડે છે પણ બીજાને દુઃખ દેવાની ઈચ્છા નથી અત્યારે પણ હા હા પોતાને પોતાને દુઃખ આડે નહી થતું પોતાને બી પડે નહી બીજાને દુઃખ દેવાવું નહી લાઈક તો ઊંચા આદત લાઈક છે ના પણ એ તો આદત લાઈક મત કાળો તો વચ્ચે બીજાની સાથ છે પછી તમારા શુદ્ધાત્મા ભગવાન તું ઓકી જઈશ એટલે ભગવાન નું જે સ્વરૂપ છે એ સ્વરૂપ શું થશે આજ્ઞાપા એમ કરતા શક્તિ કરતા એમાં પૂરતી મને ભગવાન ની ઓળખાણ થશે અત્યારે ભગવાન પણ એ તો એ તો દયાળુ છે ભગવાન નથી દયા કરાવે છે કોણ કે હોય તો ભગવાન કરો ના ભારે એમાં નહી પણ આ બધું તમે જન્મ આપ્યો મારું મુશ્કેલી મને જન્મ આપ્યો આ બધી મુશ્કેલી ઉતરી આ બધું કેવી રીતે થયું તો પછી ભગવાન ક્યારે ભગવાન સારી આપનું મિરંત બાળકો ને સુખી રાખે એટલે ભૌતિક ચીજો માં બધું છે મારી પાસે બાળકો ને હસબન્ડ ને ભગવાન સુખી રાખે એટલે એડજસ્ટમેન્ટ લેવું સારી રીતે એ પછી પછી પછી તબિયત મારા ગરમી બંધ થઈ જશે એ મને આવી રીતે મને મગજ પર એટલે આ મન પર અસર થાયર બેન ને અસ્થમા છે અસ્થમા છે એટલે જયારે આ મગજ ઉપર અસર થાય ત્યારે એનું વધારે શારીરિક અસર થઈ જાય સારું છે પણ આમ સાર ફરી થાય નહી સારું રહેવા આશીર્વાદ આપશો એ સાડા ચાર સાડા સાડા તારીખે સાંજ થઈ ગયો તમે સાડા ચાર પોણા આવી જાય જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર માં જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર હમણાં હજાર એમ થાય કે ઘણા હોય બધું મને કીધું બાળકો ને જુદી લાઈમાં રજા જશે ને તમારી એટલે તમે બધી વખત બહુ સારો થાય પંદર દિવસ બહુ સારું છે એ લોકો બી ખબર થોડી ક્યારે જાણ્યું કેવી જાનવર 15 15 भगवान श्रद्धा राखना को थाया, जानी थी, जा, अपड़े थी, है जय समझना था जाए हिंसा करे तय मैं पोता जातेज बंद कर दीद खा બાળકોનું બંધ કર્યું બાળકોનું બંધ થયું એમણે એનું જોઈ પછી એમના હસબન્ડે પણ બંધ કર્યું એમના એમના પતિ પણ પછી ખાવાનું બંધ કર્યું છોકરાઓ તો ના પાડે છે છોકરાઓ ના પાડે સારું સારું હું તને મારી નાખીને ખાવ એવી રીતે સમજાવે એ લોકો છે અને ઘરેથી અમુક વસ્તુઓ લઈ જાય છે એ લોકોને ખબર પડે કે આપણા વેજીટેરિયન માં કેટલી બધી ટેસ્ટી વસ્તુઓ હોય છે અશાંતિ રહ્યા કરે છે જાણું છે કે તે ટીટીંગ કરી હતી લોક હા પણ મને કેમ શાંતિ નથી દીદી પર માથે છે બસ જાનું જે ધુઆતો ઘણા જવા ચલાવવા માટે નથી એ બી આપ બોલીઓ એકદમ ના શાંતિ નથી મારા બાઈક ઇન્ડોમન માંથી છોકરાને મારા બાઈક ક્લાસ થી જોમે મળે પણ મને જરા એ કહી દીધું આપણે આપણી આપણી ઇન્કમ હોય એમાંથી દસ ટકા કોઈ સારી પ્રવૃત્તિ થતી હોય કોઈ સારી સંસ્થાને આપવા એવું આપડવાઈઝ કરો છો આપ્યું એટલે એને તો આપણને બધું જ આપ્યું એટલે આપણે પૂરેપૂરા તો મુક્ત ના થઈ ના થાય છે વધારે એની ઈચ્છા પ્રશ્ન બધા કરવાની ઈચ્છા થઈ પુસ્તક હોય પછી નામ દાન કરતા એ તમે તેની સાથે બધું સમજાવશો તમને એવી બાકી તમને બધી રીતે સમજાવશો કે આવી કામ કરો એ વસ્તુ ગુણ આવે બેન તમારું છું તો કઈ મારે દસ ટકા જગ્યાએ કોઈ અમારે કઈ જતો ના હોય પૈસા ખરાબ રસ્તે કઈ ના જતો એવું છે ને એની ભાવના છે તો આપડે દેખા મેતી જ રે છે મને બઉ આનંદ છે ઝોક મીટ ખાતા બંધ થયા મારી ને પૂછી લે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 પણ નિદાન નિદાનના જ ના કરી સકી આપણે બુદ્ધિ માથાકૂટ કરીએ પણ એ એનું એનું તો આપિસ્તાલે દેખું ને જાગૃતિ ઓછી છે એટલે એવું બધું જાગૃતિ કમી ઓછી જાગૃતિ છે તને બહુ લાગતી નથી જાગૃતિ વધારે હોય તો જ રોબોલે જ જાગૃતિ પથરો ઉભો હોય તો કઈ ખેડૂતો જવું જોઈએ તાપ આવતો હોય ક્યાં તું વચ્ચે આપણને ગાડી ખાઈ એના બાપનું સુધાર આપડે ફરી વચ્ચે મારું કેમ ખોટું છે એ બાબતે ડાયા થઈ ગયું છું તમે કેવા ના થઈ જવા તમે બહુ તમે હજી પણ અહંકાર બહુ છે રમીલા કઈ હજી અહંકાર બહુ બાકી છે એનો નથી દાદા એનો મારો એક્ઝામ તો નીકળી જશે ઈચ્છા છે પોતાને સમજાય એટલે સમજાય ને પછી ના છોડે એ ઉદે કરે મને એમ થાય કે આવી જાય ભેગા થઈ જાય ભેગા થઈ જાય નિયમ કેવાય સાથે ઓળખવા પડશે એવું ઓળખ કરતા પોતાને એમ લાગવું છે કે મારા નજીક ના જે આકર્ષણ નજીક ના છે એ પોતાને ખબર છે એમનું કે પાંચ વર્ષ થી આકર્ષણ ચાલે લવ મેરેજ છે એમનું લવ મેરેજ હતું એટલે પાંચ વર્ષ આકર્ષણ રહેલું ના થતું હોય તો પછી કાંકડી આકર્ષણ કરે પડી મેણ ભાઈ સાંભળેલું બેન છે મહાત્મા છે દાદા ઘણી ડોક્ટર છે ગણિયા નથી પહોંચ્યો મને કેસે અમે આ લવ મેરેજ અમારું હતું કે છે અને કેદારે એને કાગર મારી પર લખેલા મારી પાસે એવું તમે દેખાડીને આવે છે કેવું કેવું લંબે લખેલું છે આપે ને ઘરે સ્વામી ના આપેલા R. Is-CvaP station R. I promise you. R. So after you make news? R. I promise you, writer. R. Somebody wrote, R. so pretty can we call them who is incidental, so remember it 159 00h03h3D P sich, R.我們 પણ લોકોખી હતી આ તો પગે નહિ ચલાતું મારે પોતે અને કોમ વર્ક કર્યું એ સરસ ચાર પાંચ બગડી ગયો બઉ કચર બસો તો બધું બહુ કરાય છે હવે તો ઉભા થાય છે ચક્કી આવીને તો પગ સારું થઈ જાય દુઃખી થાય એક જૈન ભાઈ છે તારા તે રસોઈ કરેવા કરે છે બીજા એક ભાઈ સેવા કરે છે બધા બેઠા સેવા એવું કરે છે મજા કરે છે રાખી રેલ્યા વિધિ કરવા દેવું પડે હું તમે સમજાવી રોજ ને મારું જોવાનું જોડાયા નથી કરી તમને જો ને આત્મા શું કામ કરે છે ત્યારે તમારું કોઈ ને કશું એકદમ શાંતિ થઈ ગઈ મિસ્ત્રી અને પછી બધો પ્રકાશ જ આવ્યો પ્રકાશ કેવો જા બહુ સુંદર નાનપણ થી તો અત્યાર સુધી ના બધા દોષો દેખાયા દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી વિષય સંબંધી દોષો ના થાય એવું કરી આપો કેટલા કેટલા થી કેટલી દેખાયા અત્યાર સુધી બધા વિષય ના દેખાયા નહી ચાલો મગનભાઈ ને કેમ નું છે નાનપણ અત્યાર સુધી બધું આવી ગયું ચાલો તમને પહેલી વાર કરેલું એક વખત ક્યારે જે બધું આવેલું એ બધું આવ્યું પાછું કઈ નવું પણ આવ્યું બાળપણ પછી તો બસ નિયુ અને કોઈના માટે આકર્ષણ થયું એવું મને હતું એવું ના દેખાયું અને કોઈને મારા માટે જે આકર્ષણ થયું હોય સમાજ બઉ ઉત્તમ કરાયું તું કરેલા તો દેખાયા છો એમ જાણવાની ઈચ્છા થાય ને શ્રાંતિ થયું બઉ જાણી બધા લોકો ક્યાં ખેચવા પડે એમ નથી બધી ભ્રાંતિ છે જાતિવા જાણવાની ઈચ્છા ના થાય પ્રશ્ન પૂછો પૂછતો હતો આત્મદર્શન ંગ્લિશ બોલો સંકલીફી પ્રોબ્લેમ ની સંસાર મે છોટી છોટી તકલીફે બહુ તકલીફ છોટી છોટી હૈ બહુ તકલીફ નહીતી હા બડી નહીતી હૈના ટાયર અચ્છા છીએ રોડ શો તકલીફ દેવા આપવાની ટાયી થોડી તકલીફ નહીં બડી તકલીફ તો કા મગર છોટી નહી આપશો અશોક કરે અશોક <laughs> <laughs> સીટિિંગ નહી કરના પ્રોબ્લેમ નહીં ચિટિંગ કરવા નહીં કરેગા તો આપ તકલીફ નહીં આ જાય બડી છોટી અકેલા ઠીક છે મગર દોન હો કંપનીને ક્યા એ તો પછી ક્યાં હોયગા અશોક બોલતા અશોક મે અશોક બોલતા Are you saying, I am Ashok? now, since not અશોક નથી અશોક બોડી કા નામને ખાલી આપને ખુદ સી માન લી કે હોય બડી કા ના સાધન ભાઈ કોણ હૈ અશોક છત્તીસ સેટ સબને ક્યાં કબ અવતાર મે